અત્યારે બધું તૈયારી છે ભૂમિકા તૈયાર કરે છે હું કરું બા કદરૂપો દેખાય છે ને એ કદરુપા પણ ઓછું થઇ જાય કેવું કદરુપો દેખાય છે કદરૂપા પણ ઓછું થઈ જાય ગમે ત્યાં રૂપા હોય તજુભાઈ દેખાય શું કારણ ઈઘોવી જમ છે કૃષ્ણ ભગવાન કાકા દીકરા ભગવાન હે હાવ સાંભળું કુટુંબ આખું કુટુંબ સાંભળું હિગો જેમ ખરા થય શું આકર્ષક હોય બધું ઈગોજિમ ખરાબ થાય ને વાણી પણ મનોહર હોય વર્તન પણ મનોહર હોય કેવું આપણા મન નું હરણ કરે એટલા પછી આપડે તાઇભાઈ રહીશું મન હરણ થઈ ગયું રહીશું શું મારે બધા સમજાય મન નું અમે તો અમારી વિધિ અનુભવ કરતો હતો પેલો ભગવાન કઢા ને પોચ્યું દાદા ભગવાન ની વિધિ છે બીજા શબ્દ નું કહીએ તો આપડે અહિયાં આગળ અનાવરણ વિધિ જોયેલી સ્ટેચ્યુ ની અનાવરણ વિધિ કરે છે પાઘડી કરી અનાવરણ વિધિ કરે તારે નિરાવરણ વિધિ કરે તાર સાહેબ એનાવરણ વિધિ ના નિરાવરણ વિધાય या मेरा गांव है नमस्ते सीधा हम्म ये कर रहे हैं जो से एप्रोप्रिएशन के हुए है एप्रोप्रिएशन है तुम्हारा जो खेत में ले रहे हैं तुम्हारे जो फैमिली वाले से घर फैमिलीनेस में बांट दो हमारे जेवाय समाना है हमारा गांव ना है એક જ ગામ ગામના? એક જ ગામ ના મને કહેવામાં આવ્યું કે આપડે ધોરાજી ના હું કહું ધોરાજી ના જોયેલું ધોરાજી દક્ષિણ અમેરિકામાં ઉત્તરમાં ધોરાજી ક્યાં આવ્યું દક્ષિણમાં આવ્યું કે ઉત્તરમાં આવ્યું અમેરિકા નોર્થ વેસ્ટ અમેરિકા નોર્થ વેસ્ટ ધોરાજી મુંબઈ ની નોર્થ વેસ્ટ ભત્રીજા ભરૂચ સેસ મિલ ના માલિક હતા એટલે એમના છે ચંદ્રકાંત ભત્રીજા નો છોકરો થાય એને જ દાદા ભગવાન કહેલું હવે તે છોકરા વાત કરતો હતો પેલા માણસ પૂછી ચંદ્રકાંત ભોટવા સારો પછી દાપડ નહી કરતો ભોટવા રાખું ને ભૂલ નહી કરી આવડી કોઈ ના મારું મારું આવડી મોટી અને લોહી તમારો સારો ગયો નથી કરી બત્રીસ વર્ષ કયું તમને ના મારી એટલું જ મારી લીધી ઓલરેડી હું પણ એ પરીક્ષા કરવી બનાવું એને શું હું લોટ કેળવ કેળવતો ભાઈ ગયું લોટ નાખે એ ફુદે બરોબર છે કુરુ મરાન કેનન થી લાગી આ છે બાઈ પાછ થી માણે તો આજે થી કેળો પર થઈ લો છે એ વાટી બે ઉતા તે તલા કરે એક એક તલા કરે આય કરે શું ગયું સચિદાનંદ સિગ્નલ સચિદાનંદ સિગ્નલ આપડે જાગર ક્યાં ક્યાં શું ભાગે શરૂ નથી આવતી કેવું મળે ના ગયા પણ આપડે સમજી ને પાછળ છોકરા કીધું જાય છો ને છોકરા અને નર્મ નક્કી કરે નિયાર કરે આગળ માં જ હવે એમાં નિયમો ના કરે એવું દીકર રહેવું છે મર્યાદામાં હું લાયક છોકરા થયા દાદા એ નિ બધા નું સાથે સક્ષમ થાય હા હમ બેન ને બે બહેનો જે આવી છે બકુબેન ની વરસાણ કરાવો કરે ભાઈ ભાઈ હે મારા કારણે ક્રિયા બહુ સારી છે ને કે જોવી હોય તો મારે કોઈ ઓછું જોઈ જાણ લે ઓ મારી બી નો ફાઈલ હોય છે એટલે બોલતો બહાર ગામે તો ગુણ ઉઠાય ગયું ધનવાર કાયદા જાણનાર ઓધાર પનન કર આજ આજ છે ને બોલો ચાંદ દબાવી જવાકડી લે જી આવો સાથે ચાંદ કરીએ જયંતિભાઈ નો દીકરો છે મેરેજ ચાલે ખબર નથી હો ખબર પડી છે એમાંથી હાલ દીધી બધા ડિસ્ચાર્જ બધું થયેલું છે આપડે ઉપર થી વરસાદ પડે છે એનો કોઈ વ્યવ સાયન્ટ દરિયા કિનારે લગભગ આપડે અહિયાં કંપાઉન્ડ માં બે લોઉન એક મિનિટ બે લોખંડ નાખીએ અને બે વાર પછી આપડે લોખંડ કોને બગાડ્યું રસ થઈ ગયો રસ્તો કોને બગાડ્યું આપડે પૂછીએ કે આ રસ્તે કોને બગાડે કોને ખુ ફેફાસ લોખંડ નાખેલું ફેફાસ થાય ને બે વાર થઈ જાય કાઠ થઈ જાય હા પૂછીએ લોખંડ પગાડ્યું ખારી હવા છે ને એટલે બગડ્યું આપડે કહીએ કે ખારી અવા ક્યાંથી પણ આવી દરિયા નીચે દરિયા ની નજીક છે એટલે આપડે દરિયા ને પૂછીયે કે ત્યાં અમારું લોખંડ ને બગાડ્યું કેમ લોખંડ કે છે હું બગાડતું હોય દરિયો દરિયો દરિયો કે દરિયો કે દરિયો કેસ છે બધા બગાડવું જો હું બગાડતો હોય તો આ બધા બગાડવું નઈ હાજી હાજી શું કે સમજાયું લોખંડ તો પ્રકૃતિ જ છે એ રીતે લોખંડ ની કેવી રીતે પ્રકૃતિ છે લોખંડ ની પ્રકૃતિ નથી બરાબર ત્યારે આપડે ખાડી વાંધ ત્યાં કેમ કરો મારું દોકા ભાઈ તો આને બધા બધી ચીજ નાળે છે બીજા કી સાબુ છે પિત્તર છે દસરત છે બધાનું કોઈ નામ નહીં અહીં નાખ્યું કેમ નાખ્યું બંધ ગોડાઉન નાખ્યું છે એટલે આપડે જોઈએ બધા ને પૂછ્યું બધા હું આને પછી બધા ભેગા થઈને આ ગુનો થઈ ગયો સાયન્ટિફિક સાય સર આવી જશે ગુગાર નથી બીજા કારણો મળી ગયોગત ઉભું થઈ ગયું એવી રીતે બનાવવું બનાવું તે બધું એ રીતે બને છે કોઈની જરૂર નથી હું એક અભ માણસ કહીએ છીએ કોને શીખવાડ્યું તમને ક્રાઇસ છે ક્રાઇસ શીખવાડ્યું પણ રાત સમજો ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાયટ બાય આ સી પોઈન્ટ પરવર્તતે ગ્લોબલ ગ્રીડ કેરેક બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ મલ્ટીપલ પોઈન્ટ યુ પોઈન્ટ પર ફેટ પર દે છે હ તો ફેટ સુધે ઓલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સી ટેરીસ આ વખત પર બધું દે આ કાર્ય અંતર્ગત એવિડન્સ માનવ કેમ છે એ દેખાય એવિડન્સ જાનવર કેમ છે એ દેખાય એવિડન્સ તો તો બધું કહે પથરાથરા શું પથરે પથરા મને કહેતો ક્યાં રહેતો હોય છે તને શું લાગે છે ઉપર ઉપર ઉપર બાપો બધે અરજીઓ કરી નઈ તે બધી લોસ તો તનાવું નાખે છે તનાવું ખોટું છે તમે ભાઈ એડ્રેસ આપશે ને God, કુદરત છે <coughs> ચલાવનાર કોઈ ના હોય તો કેમ કરીને ચાલે એમ કે આપડી ફેક્ટરી તો નથી ચાલતી કોઈ ચલાવવાળું હોય આપડી ફેક્ટરી હોય કોઈ ચલાવવા ફેક્ટરી ચાલે નહીં ચલાવનાર એવી રીતે આપડી અંદર ફેક્ટરી ચાલે છે રાતે આપણું ખાઈ ને નાખ્યું ખાઈ ને હુઈ ગયા સમજજો રાતે ખાઈ ને ગયા તો પછી એમાં પાચક રસો ને કીટ ને કોણ નાખે છે આખા જગત ની મશીનરી કામ કરો છો એ કરતા મોટા મોટી મશીનરી અંદર છે જો અંદર એને ચાલે છે તો બહાર ના મોટા દેખાય છે મશીનરી ચલાવે છે મશીનરી ચાલે છે મશીનરી પાસે ચલાવે બધી મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે મશીનરી પોતે કરતા નથી એનો એના હાજરીથી થાય છે હાજરી આપડે ત્યાં બેટલી માં દેખાય ના થાય પાવર ખરાબ થઈ ગયો હોય મન વધારે અમે રસ્તો એ કરી બેટરી ખરેખર આજય શું છે તાર ખરે અજય શું છે ઓળખવા માટેની એક આપડે માની લઈએ દુકાન નામથી આપડે માની લઈએ હું અજય છું કેટલી બિલકુલ હવે અજય ને અજય ની ટપાર હોય તારી લેવાની નઈ ને સારી જેવી માનવાની લેવાની કે સારી જેવી માનવાની જે અપમાન કરેવાથી મારે બેઠી અત્યારે મળે બોલે હું હાથમાં છું એમ વળે છું પણ કઈ ન હોય હાતીલિક અને મને મારે તો અંબાલ નથી અને ભાવે મારે મુશ્કેલ ચીજ છે એમ માનવું એ મુશ્કેલ સીટ છે મુશ્કેલ મુશ્કેલ છે ને કહેવાય છે કે જલ્દી થઈ જશે નથી મારું પણ મુશ્કેલ વસ્તુ બઉી નબળો મારે મારવાનું મારે તો આપડે શું કરવાનું નબળો મારે તારે અપમાન જો સહન કરવાની વાત હોય તો સોમા ની સવાય કેવી રીતે સોમા કેવી રીતે અપમાન સહન કરવાની વાત હોય તો સોમા સવાય કેવી રીતે સમાન સમાન તો એનું નામ કેવાય કે કોઈ અપમાન કરે જ નહી અપમાનમાં ઇનામ આપી કોઈ ધોલ મારવા ના ઉછી તે રૂપિયા મેં કોઈ ઉછી ના રૂપિયા કરતા તું ધોલ મારી નઈ જશે કોઈ એમને આપે આપડે નામ આજે લાભ કરોન્ટ કોણ ચલાવે છે તારું કોણ ચલાવે છે શું શું ચલાવાનું કાર પકડાય ના પકડાયું કયું હોય કે ડાક્ટર આજ અમારું છે અને ડાક્ટર એવું કરે આ તો ઓગણીસો છાસ માં જે ખોટ આપવાની તેની ત્યાં ખોટ ધીમે ધીમે કાઢવા પાછળ બેઠો આવું છું પાછળ બેઠો છો એમ કે મને આજે હું લઈ આવ્યો હાજર મેં કેમ દાદા તું તારે ઘેરાયો મજો નહી ના કરી દી ત્યારે શરણવિધિ શરણવિધિ કરી હતી એમ કે દાદા આ બુ બનેલું કોઈ ના છે જાતે हलकू से भरे પચાવનાર તો બીજું છે અને બીજા શું કે ત્યારે મગજ માં બટાકા ભર્યા મગજ ના થાય આપણા કાચી વાયા નથી આપડે રાય ભરી જ ગયા આવું થયું કહ્યું નથી કોઈ રાય ભરી ના કહ્યું હોય એવું કેમ બને કદાચ કયું હશે નઈ કહ્યું હોય મોડે છે અને ગુનો કરે ત્યારે ગુનો કરવાની આદત નહીં પોતાને અજણ લઈ જાય આદત નહી આરતી એમ પૂછે છે આરતી કે આ ઉપવાસ નું મહત્વ શું ઉપવાસ કરવાનું મહત્વ શું એનું મહત્વ એક દાદા ખુબ દિશા ખાજે ને અને પછી મા જે પંચમ ધર્મ ને ઉપવાસ ને કઈ રાગા લાગ્યા ખરું આ ધર્મ ઉપવાસ શક્તિ પ્રમાણે કરનાર છે પણ લોકો અત્યારે રથમાં બે શક્તિ ના હોય તો એ કરવામાં આવેલી રત્ અને લોકો મહારાજે ચડાવે મારા સમય કરો હું ક્યાં તો બેન કે ઉપવાસ કરવા હોય તો બપોર દુસ્સા ખાડ કરી ખાધો બધા હમ આયા આપડે સત્સંગી વાત કરીએ બેઠા કરતા હતા વકીલો વકીલ બહુ જબરો હતો આમ થઈ ગયું ને એટલે પેલા વકીલો જઈ રહ્યું પછી રહ્યા નથી પણ થયું લખી દે માય ઓનરેબલતો વકીલો થી વધારો તા નથી મોરિયા અને કોર્ટ તિરસ્કાર ના કરે શું કરીએ તિરસ્કાર કહેવાય બોલ દાખલો બંધાથી દસરા થાય ને કોણ હું કે સર્વિસ આવે પછી મહિલા પડી નામ કહીએ અજય દરરોજ ઘર માં ચર્ચા થાય છે એટલે યાદ તો રહેવાનું આ ચર્ચા કરતા હોય ને બધે કેટલા શબ્દો યાદ રહેશે એવું છે મારા શબ્દો ભોગવા ના પડે અને આ બીજે કયો પેલું લેસન થયા ભણ્યો બીએસસી કર્યું બીએસસી કરો બીએસસી બીએસસી બીએસસી બેચલર ઓફ સાયન્સ બી એસસી અને હા માસ્ટર ઓફ સાયન્સ એવું ના બોલી છે બીએસસી કઈ બોલીશ એમએસસી છે એમએસસી સાઈઝ છે બરાબર બી એસસી બોલે એનું ખોટું ક્યાંથી થઈ ગઈ આનું કુટીને ત્યાં એના બધેથી તો આવું જાય સુંદર તો સુખનેથી પોચે તો ના ક્યાં સુધી ભાઈ પૂજીતા બધાથી મારી આબૃદય અન તારી વધી જાય લાગો મેટિક ફેસ એ જાઈ તો કે ફેસ છે કલેક્ટર થોડા મોકલી મોકલી નોકરીમાં કર્યા કરે પછી મને વિચારે આવ્યું ક્યાં લોકો મારા ફાધર ને બ્રધર બે થી ઇલાજ મક્ છે આપડે આવના તું હા છે એનો નિવેડો મે લઈ રાખી દઉં પણ નવો પાછો કઈ ઉભો કરું કઈ મને ગમતું નથી આપણા જેવું બધા હોવ ડિસિઝન લઈ શકે આપણા જેવું ડિસિઝન તો બધાને લઈ શકે ને એટલે પાવર હોવું ને પોતાનો જાત પાવર કે પોતાને કારણ કે આખી જિંદગી નવ દસ ને આડા દસ અગિયાર વાગે ઉત આખી જિંદગી આવતીકાલે એવું પૂછવાયું નઈ ને મારે મારે ભાગીદારી કે દસ હજાર મારી સર્વિસ કેટલા એકાદ વર્ષ પર આવે સર્વિસેબલ છે એવું જાણે છે આમ સર્વિસેબલ ભાગીદાર છે એવું ના જાણે સર્વિસેબલ છે પણ ત્રાઇન મહિના એક જ દાદા આપે તો થઈ ગયું મા ભાવ ત્રણ મહિને એક વાર આપ જાઓ ઘણો થતો હશે એમ પછી હા તમે તમારી ખુશી લો હો નઈ તમે કશો બંધના હોય ફાયદો આમ આમ કરજો એટલે હા ટાઈમ છ મહિના ન ભોજ પૂજ બહુ પડે એટલે પછી મને કોણ ક્યાંક રોજ આવજો ભાગી રહ્યા તમે પુસ્તકો પછી મને સમજણ બાર જો હું તો આગળ ધંધા પર જઈશ ક્રાંતિકાલુ મેદરા પછી એકદમ ધંધા પર કુજવાનું થયું બારે રાત્રે થયું મારા ગોદું છે ઉશીકા બધું લાયા પોતાના માટે ગોધડ ઉશી ગયા હૃદય જેવું હતું ઉરવાનું એ સાસર્યું બે ચાર ઇટોલી આયા અને ઈટો પર ઉસી કુક્યા મેં કહ્યું બાદ માં એક ઘર બંધાયું કેટલા પૂન ચાલુ એવું શું કરું મારો જવાબ કરું બધું હા બધું ચાલુ કે તમે ત્યાં હોય જઈપાંતુ